હા ની વાત કરીએ તો ચાલવા સહયોગ મગર એ સહયોગ મિલે સહયોગ કલા તો આપણે બોલ દરમ કાગજ લખી આયા હે કાગજ લખી લેખિત ધંધા નહીં પડતા બોલ દેગે એના હૈ તમારી પાસે આવે છે સાચી નથી એવું એવું જ્ઞાન થયું પણ મમતા ગઈ નથી ને હજુ મમતા સાચી નથી એવું જ્ઞાન થયું કેટલી વાતો કરતા વધે પણ વધે જાણતા દુઃખ લાગે જાણ્યું એટલી દુઃખ લાગે જાણ્યું આ બધી ફાઈલો છે માટે દુઃખ થાય છે માટે જણાય છે બાર છોકરાલા લાગે મારા છોકરા પણ આપડે કઈ ફાઈલો છે તો બોજો લાગે ફાઈલો જાણ નું જ્ઞાન થયું એક હેરી વાત ને હેતી વાત પ્રશ્ન એ બરોબર પ્રશ્ન સાર છે મેં પૂછ્યું છે મેં તો બઉ ગરમી રેતી કરે હા હા ટેકનિક ગેમિંગ હરજી ભાઈ હા ને જો બધી જગ્યાએ કોક કહે કે કે જ ડ્રાક જ ડ્રાક હે તો પડાઈ લાગો કે પછી બળ તો સારા માણસ છે હા બેન નથી દર્શ છે હા કે રી હા એ ઈ વાત કે એમાં એ સીધું આતું બેન શરીદ કરે ખાલી હા ખાલી શરીદ કરે બીજું કશું નઈ કરે મા ઓસ્તા જે આઈ તો ઈ તમ સાવા કે છે ને બોલ બોલ તો માથે પડાયા નથી પછી આનો એ જરૂરી તો આનું આપડે નહી કરવું લાગે તો આપડે જ્ઞાન માં તો હોય ને પછી કારેલો નું શાક કરી તારે લલુ કરી છે લાગે હ એટલે એમાં કોઈ ગાડે રહી જ ગયું જોગે જ બાહી આપણે જાણે ત્યાં ભાઈ લખી ના ડોગરા છે અને તે આવું પૂછવા રહે છે કેનેર કોલેજ કેન કે કોં એમ આસુડા કો અમે તો દાદા આખી સમજણ છે આખો એકરા છે ને ખોટું ગોટવી છે સમજણ થઈ ગઈ મને આજે દાદા ખબર પડી કેટ રે કારેલા ગુણ છે એટલે આપડે એનું ના લાગે પણ અપમાન ના કરે અને અપમાન ના કરે ના થાય આપણે દુઃખ થાય એ સિદ્ધાંત બધે લાગે એ સિદ્ધાંત બધે કોનો દોસ્ત એવું આપડે નામ કીધે ના ચા બનાવનાર દોષ નથી લાવનાર નો દોષ નથી ચા નો દોષ નથી ખોળ નો દોષ નથી કોઈ નો દોષ નથી જલેબી પછી ખાધી વસ્તુ ચા સરસ લાગે એવું કેવું કે જલેબી ખાધા પછી ચા નો સ્વાદ ખરાબ લાગે અને ચા પીધા પછી જલેબી ખાઈએ તો જલેબી સ્વાદ બરોબર સરસ લાગે પેલી આજ નું ચારણ આપી અને પછી પેલી દયાખની દવા આપતા પાણી મને આવું કરી તો બહુ સારું પેલું પેલું જરાક આપો પછી બે બે સારો લાગે એવું કરી તત્વો બંને માં ફરક થયો ને એક પેલો જલેબી અને ચા ચે તો બંને સાઠા બંને મીઠા હોવા છતાં તત્વ માં ફરક પડે ને પછી આ ખા તો સારું આ પેલો ખાય પછી આ ખાઓ તો એ કરવું ચિત્ર એ કેમ જલેબી ખાધા પછી ચા પીધી તો ચિત્ર લાગે અને ચા પીધા પછી જલેબી ખાય તો સારું લાગે ચા પછી ચા પેલી પી લો પહેલી બી ખાવી રાખ છે પણ સંસાર નું સુખ જયારે જ્ઞાની પૂરું જ્ઞાન આપશે જ્ઞાન તો સંસારી શું મોડું લાગશે જ્ઞાન જ્યાં સુધી જ્ઞાન નહી ચાખો તો સંસારી શું માલ બહુ સરસ લાગશે જ્ઞાન નું જે સુખ છે પેલું આપડે કહીએ સુધી જા તો એ સુખ મોડું પડે તો એનાથી એનાથી જેમ જેમ ચડતું બધું ખાતા આત્મા નું સુખ બઉ છે આ બધું આત્મા નું શરૂઆત નું સુખ અને ટોચ નું ટોચ નું સુખ એમાં ઘણી કેટેગરી આવીને શરૂઆતમાં સુખ થી આ બધું મોડું લાગવા મળે શરૂઆત સુખ મોડું લાગવા મળે એટલે આત્મા બની એનો એનો અભિપ્રાય વધતો જાય અને આ અભિપ્રાય એનો ઘટતો જાય પણ છતાં કે ત્યાં તૂટે એનું શું કામ પૂર્વક્રમ નો જે ગોઠવેલો છે તે ક્રમ છોડે નઈ ને તો ઈચ્છા ના હોય તો સરસ નું હોય તો પણ મોડું લાગે તો પણ ગમે એટલી મક્કમતા કરતો પણ ત્યારે હા ગમે એટલી મક્કમતા હોય ત્યારે મક્કમ મક્કમ શબ્દ હોતો નથી મક્કમ દિવસ અમને હમણાં શબ્દ રૂપે વસ્તુ રહે છે છું આત્મા છું એવું શાબ્દિક થાય પછી જેમ જેમ અવલંબન ઓછું થતું જાય તેમ જાય પરમાત્મા કે તમે જે જ્ઞાન આપો છો એ રાતે એ રાતે રાત જાય છે એ રાત ફરી નથી આવતી એનું શું કારણ એટલે એ રીતે આવે એ રાતે તને જ્ઞાન આપ્યું બીજું બધું સંસારીક બધું આવતું બંધ થઈ જાય આવી પૂરો કામ સાબુ જ થાય નિકાલ કરવો પછી ફાયદો છે નિકાલ કરે કપડા ની ફાયલો જી ગાઢ થઈ ગયો મોટો અધ્યાત્મ વિધે જઈ ગયો ફાયલો જાણી એટલે અધ્યાત્મ મોટો અધ્યાત્મ ફાયલો ફાયલો આ ફાયરો જેવું જ જાણીતા ટીજો મોટો મોટો જ્ઞાત મુજે મોક દેવાને માટે કોઈ વાંધો ના ઉઠાઈ જાય જગતમાં કોઈ મધરનપુરથી સુ ઘરે હા કી ગાજો મારું કે છે કે હું ને આ જુદા છીએ પોતાની જાત ને કેમ ફાઇલ નહી કેતો આવું આવું આવું ભાન કર્યું બાળા આચાર્યો આજની ભાષામાં સરળ ભાષામાં સમજાય છે લોકોને લોકો ને આજની સરળ ભાષામાં લોકો ભણાવતું હોય સર કરોડ અવતારે જે ના પ્રાપ્ત થાય મોટા એ શ્રી મોટા નામ આવેલું છે એમનું નામ અત્યારે દિલીપ છે સ્વીકારો ખરાશી અસર કસી અસર નથી પછી તપાસ સ્વીકારો નહીં અને કોઈ માણસ છે હરિયે મારું બગાડ્યું તો ખરું શું સ્વીકાર નહીં પછી મારો આવે તો મારે તમને મારે મારવા શરીર હરિણામે ઓળખાય છે એટલે શરીર ને મારે તમને મારે મને ના મારે મને કોણ મને મને ના મારે કે મને કોણ સાચો માર ખાવી લેવો પડે સાચો હોય તો માર ખાવી પડે ખાઈ લેવી પડે ખોટો હોય તો સમજાવી શકીએ સમજાવી શકીએ સમજાવવાનો પ્રયત્ન કરીયે હા પણ સમજાવો તો આપણા ગમવાનો સવાલ ક્યાં ઉભો એમાં આપડે ગમવાનું ના ગમવાનું સવાલ વસ્તુ નથી કે એમાં ગમવાનો ના ગમવાનો સવાલ નથી માધા નહીં લાગણી ઉત્પન્ન થાય શું થાય અત્યારથી કહી શકાય તો સામાન મારી એ આપણી જાત ને આપણે રોકી રક્ષણ પણ કરવું પડે આપણી જાત માં આપણે રક્ષણ પણ કરવું પડે દિલીપ માંગર હરીફ માં એ ગુરુ મહારાજ ની હાથની વાત છે ગુરુ મહારાજ ને હાથની વાત છે આપડે મોન માં રહેવું ગુરુ મહારાજ ગુરુ તો બાર બેઠા તમારી બેઠો હોય ત્યાં મોતું ના હોય એ ગુરુ મહારાજ ના આશીર્વાદ પેલા નઈ એ તો એના જેનો જો ભાવ ગુરુ મહારાજ પર આપ્યો એનો સ્વીકારાત્મક ભૂમિકા છે એના પર એનો ગુરુ મહારાજ પર કેટલો ભાવ છે એના ભાગે છે જે બાબત હું જાણતો હતી એ બાબતે હું કેવી શકું પણ આપડે આપડે સ્વાધીન છીએ પરાધીન છીએ આપડે લગભગ પરાધીન જ છીએ આ બધી ક્રિયાઓ ગુરુ મંદિર માં પેચી પછી એકાંત કરવા માં કોને આધીન છે આધીનતા કોની પરાધીન કઈ પરાધીન છે ગુરુમારા ના આધાર હોય તો પેલા પેલા માવું છે તો ત્યાં આગળ એકા કરતા રહે ને રહી જાય ને આમનું નથી આ એમના પ્રકૃતિના આધીન હું ગુરુ મહાજ ના પ્રકૃતિના આધારે ગુરુ મહારાજ ભાઈ ના આધારે પ્રકૃતિ ના આધારે પ્રકૃતિના આધીન છે સવાલ શું છે કે આમાંથી પ્રકૃતિ ને પ્રકૃતિ પણ થવાનું છે શું છે પણ રાખવાના પણ તમે પર રહી શકો છો પ્રકૃતિ પર રહી શકો છો અને પ્રકૃતિ જો આ દેશ માંથી પ્રકૃતિ છૂટી પડી તો પુરુષ છૂટો પડશે પરાધીન પ્રકૃતિ ના આધીન રહેવું પડે એટલે બે જાત ની સત્તાઓ છે પોતે પોતે પોતાની સત્તા ને ઓળખી અને સંસારમાં ભટકવાનું હોમ માનશે ત્યાં સુધી પુષાર્થ થઈ જ ભાઈ કેવું પુરુષ પુષ્ટાર્થ થઈ જ હોય આપડે પુરુષ છીએ ભાન થયું પણ પ્રકૃતિ આધીન છે ત્યાં સુધી આધીન છે ત્યાં સુધી પુરુષ છે એવું પણ સહાન થાય અને જે કરે છે પ્રકૃતિ કરે છે અને પોતે આરોપ કરે છે વાંચે છે પ્રકૃતિ સાધ્યા એ પ્રકૃતિ કરે છે તપે પ્રકૃતિ કરે છે તપે પ્રકૃતિ કરે છે પોતે બધું માન થઈ શું કર હું હરીગન રોંગ છું બ્રાહ્મણ ક્ષત્રિય તો વાણી બ્રાહ્મણ છું આઠમી રંગ આ દુકાન છું દસમી રંગ હું કાળો છું અગિયારમી રંગ હું જાડે છું બહાર ની રંગી હું બેઠું છે હવે રોંગ બિલીફ હોય અને સત્ય વસ્તુ પ્રાપ્ત થાય એવું ત્યારે બને પ્રાપ્ત થાય તો હીરો તપાસ કરીએ કે આપડે હીરો ક્યાં છે તમને કેમ લાગે છે આ બધી રોંગ બિલુફો બેઠી છે આ રોંગ ક્યારે છોડી દેવાય કેટલી બધી છે આનો કાકો છો આનો મામો છો આ ભાઈ થવું રોંગ બિલુફો છે હવે રંગ બિલુફો ત્યાં ભગવાને શું કહ્યું કે બધી રંગ નહીં એક હોય ને પોતે વિચારે કહી નાખે બધી રાંગી બધી અને હું હરિશું હું કોણ છું જાણતા નહી હોવાથી બધો આરોપ કરે છે શું કરે છે શું કરે છે સમજાય ને હું પાન છું જાણે એટલે બધા આરોપ કરે છે એવું તો આનો ફાધર છું આનો મામા છો આનો કાકો છો આનો પુઓ છો આને આનો ગુરુ થવું કેવું આના સિષ્ય થવું બધું આરોપી